આવે વિચાર કોઈ મરી ગયો ને એટલે આવે ખાઈ પાછો કઈ નથી બરાબર ભગવાન કોઈ વિચાર ના કરે કલયુગ છે બાજુ છૂટી આસમાન પોતાના આસમાન પ્રતા ભૂલ હોય ક્યા હોય સૂર્ય ચંદ્ર ગીર જાય કોઈ ભૂલ હોય તે ભૂલ હોય સૂરજ ચંદ્ર ગીર જાયગા પ્રયત્ન કરો વિચાર રહે ગયા આદમી રહે ઉદય ઉદય કે આદમ બોલતા દેકે આદિન્સ અપને હાથને નહી બોલને કને વહે દે ફગને આ લે લે લાલ લેને મે બહોત ફાયદે હે સિગ્નલ દે હે કે સાબદવા છે નો દાન દાદા આ દાન બોલને બોલને બોલને બોલને બોલને જોન બોલા હે ભગવાન મોકલાવે હા મટર ન રાખી સાફ સીપી હું કરું છું હું હું કરું છું અને એ ભગવાન મોકલાવે બધું કરું છું પણ આ એ લોકો ભગવાન મોકલાવા મોકલે છે એકનેતા નથી મોકલતા એકને તો બિલકુલ ખાલી હોય છે કયા કાયદાથી ભગવાન આવું કરે છે દારૂ પીર બેઠેલા નઈ ના એવું છે ગાડ જ કરે છે કેવું લાગે છે પૂરો ભાવમાં પૂન કર્યા છે ત્યારે ફળ સમજ હોય ને એ પૂન દારૂ મોકલી આપે જયારે પાછળ હોય ત્યારે મોકલી માખું થાય ત્યારબાદ ના આવે भरा नहीं भरा था, था, था? था। के भरवागड़ा करो नहीं करेल बहुत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 તમે કયા ગામ બીજા નવા બન છે ને પણ આપણા દર્શકો બહુ ફેરફાર થવા માંડ્યા છે ચિંતા બહુ અમેરિકન જેવો ખબર કયો છે ને કરતું છે સુમેળ કેવી રીતે પડે બીજા બીજો બીજા રેલો ટકા બે પેહલા આખું ઘરે ગઈ જાય કારણ કે ફોકસ માણસ બાકી એક તમારું નામ બાબુભાઈ તમારું નામ બાબુ તમે કોણ કહું છું તમારું નામ બાબુભાઈ આ દેહ નામ ચિંતા કરતા કરે હું વિચાર કરતા બે હિસા હા હા જો અસર થતી હોય તો હાથ એને એટલું બધું જડતા નથી ધરાવતું માટે હાથ ના થયા ખાવ આડા કપકું ન થરે હા બસ તો કરી આ કપ નહિ દો હા હાથ મેક કર કે એ હાથ કે લગ ન માં હાથ મસળ છે કાફી કાફી સાયબ હવે ડાકત મારી એ નહિ એ નહિ ડાકત મારા જેવું ડાકન સાન સમજ ન પડી ચાલાય ચાલાયો બરોબર અસર ન થાય હાથ ને કરે હા ખાવ તો ના ખબર નહી એના રિએક્શન હાથ ઉપર જ આવે છે તમને કેમ લાગે છે એક હાર્ટ ઉપર આવે બરોબર ખાવા જાય છે એ લોકો તો બ્લડ દેખાતું હોય તો ભાવ બેન બઉ જોઈએ જ્ઞાન આપીએ મતભેદ થાય છે પોતાના માટે નહી બોલતા અમદાવાદ વાત કરે એટલે હાથ પણ આપે પડી જાય પડી જાય પડી જાય દાદા તમારાગો દગો કરે તારે દગો કરે આપડે આપડે રમેશભાઈ ની વાત થઈ હતી તો કીધું તું ને આપડે કે આપડે છેતરાય નઈ છૂટી જવું છે ને આગળ કોઈ નો તો એ જ કરી ભક્તિ કરવા સિવાય બીજો કોઈ હસ્તો નથી દેખાતો બંદૂક રાખતા રાખી એ તો થયા કેટલો વખત ઘણા વર્ષે અસવાન થયું નતું ને બહુ વર્ષે એકાદ દુકાળ તો પડે જ દુકાળ ના પડે તો જમીન પર સારી ના થાય લોકો પાણી એનો વખત કેટલો જશે એમ ડિસેમ્બર કઈ ત્યાં નથી ને બહુ તો ફન ચાલે છે ગુજરાત બહુ ચાલે છે તમારે બારડોલી માં બારડોલી પણ ચાલે છે ભાઈ તો ભાઈ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 ગુંડા નું હાથ મજા આવી છે ગુંડા સારા માણસ સારા માણસ ના મધભેદ ને લઈને ગુંડા તત્વો લાભ છે સાચી મતે છે ગુંડા જોઈને લડીને આપડે શું ફાયદો કાઢીએ મળે જોડાનાર હોય ને તો આજે આજે આપડા દેશ પાછું કોઈ લઈ લેતા લોક બીજા દેશ ને લેવા જ નવા નથી એનો જ દેશ ચાલતો બરોબર આટલા બધા કેમ પંપાળી ને ચડાવી દેવામાં આવે ઉત્સેજન કેમ આવે એ બધું ઉત્તેજન આપવા જેવું હતું શુદ્ર ને કચડા બાકી રાખ્યા હતા બહુ કચરા આપડા દેશ છે આની કોઈ દુનિયા બની તો આથી આ થી સિતર વર્ષ ઉપર તો માણસ અમારા ગામમાં બેસતા હતા ગામ નું પાછા જૈડ્યું બંધાવતા હતા એ જેટલું તારે પાછું જૈડું પૂછી નાખે કલમ અને થૂંકવા માટે કોડિયું બંધાવતા હતા હે મનુષ્ય મનુષ્ય ઝઘડા કરે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 હજુ તમારા દેશ માં તો ખરા બધા ભાવના વાળા બધા ખરા ભાવના સારી વાળા ખરાબર વાકા થયેલી તો ક્યાં તારું વાકા થઈને તાર થઈ છે શું નામ આપનું રામભાઈ તમારા જેવા છે ને તમે પોતે મારું નામ રામભાઈ છે હું રામ નથી આ દેહ નું નામ પાયેલું રામભાઈ ના તમારું નામ રામભાઈ છે પણ તમે કોણ છો મારું નામ એટલે આ જેમ ઘડિયાળ મારું છે એવું નામે જુદું તમે જુદા તમે કોણ હું રામભાઈ છો કઈ નહી તમે છો રામભાઈ તમારું નામ છે એટલે દેહ કોણ રામભાઈ નો છે તમારો નામભાઈ નો દેહ છે દેહ નામ જ રામભાઈ પાડી એમ આ દેહ ને ઓળખવા કોણ કોલેજ માં ધારણ કરનારા તમે કોણ જે નહી કરવું પડે જાણવું પડે જાણવું હે જાણવા માટે જ તમારી પાસે આવ્યા જાણવા માટે તમારી પાસે આવ્યા જાણવા માટે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 ઓળખવા માટે મળવા નથી ચોરી થાય છે જોગ જ નહીં જોખા હોય જેમાં લોકો કમાવાયા છે એમાં કેટલાક ને ધંધા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 માર મના છે ના મારે કે પર થઈ જશે એવું આ વિજ્ઞાન એવું હોય નિશ્ચિત સિદ્ધાંત રીતે હોય કે દાત કોને કે હૃદય અવસ્થા જાતિ બગડે તો હાંડે કે જાય સરા ના અંત અંતે સકળ દેખો ચાલે છે બીજી વસ્તુ વસ્તુ છે આ આપડા જે ઇન્દ્રીઓ છે દેખાય છે અનુભવાય છે એ બધું જ પૂજગળ એટલે રૂપી પૂરણ થયું હાથી વાંધ થાય બીજી કોઈ વસ્તુ નથી હું એવું જો કામ તો પૂરું થવું જ છે ત્યાં સુધી જાદુ છે સ્વભાવી જાય એક સ્વભાવ થી સુંદર ચાલે અને જેથી એક ભાવ ઉત્પન્ન થયો બધું પહેરી ગયું ખરા બીજું કઈ પૂછ્યું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 વસ્તુ એવી છે કે બે વસ્તુ ભેગી થયાથી તેના સગલ જાય બંને નો એ કોમ્પાઉન્ડ કહેવાય એટલે આ સંકો છે આ નથી લાઠ અવતારે એ જ્ઞાની ના મળે કારણ કે ચાર બે ચાર બધા ડિસીઝ ન છે વેદના ઉપરી કેવાય અને જે તમારો અહંકાર લઈ લે એ વિરાટ કરે શું કેવાય તમે એમ બાકી મારે અર્થ ચાલે ઐશ્વર્ય હોવું શું હોવું છે ઐશ્વર્યુ તમારા ભરીશ બધા મેળવીશ બધું કેવું છે અવ્યક્ત જ્ઞાન લીધા પછી કેટલા વખતે ખબર પડે કે અહંકાર નો નાશ થઈ ગયો છે એક્સપર્ટ થયેલો નીકળ્યા પછી પાસે એમાં એક્સપર્ટ થયેલો માણસો આમાં પાછો આવે તો અહીં એક્સપર્ટ થઈ જાય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 તમે જ્ઞાન આપો એ અક્રમ વિજ્ઞાન એટલે કેટલા પગથિયા સીધા ચડી જાય સ્ટેપ બાયપ બાય સ્ટેપ જોઈએ અનેડો તો જોખમ છે બાળવાની કોઈ પડે પછી આવું છું બાર ધર્મ ધ્યાન એટલે કે તમને અત્યારે કોઈ માણસ અપમાન કરે તો અસર થાય નઈ હાજર એને બઉ ખોટું લાગી ગયું છે એનઆરબર માં તમે મારા ઘરે આવ્યા તા ને તો નહિ એક ભાઈ તમને ક્વેશ્ચન પૂછતા તા પછી તમે કહું તું કે અપમાન તને અસર થાય ખરી તો એને ના કહ્યું તમે એને કર્યો હતો ને ખોટું બઉ લાગી ગયું છે અરે બહુ નીકળી જાય ને તેની કઈ વાત વાત કરતો ડબોડ શું કહેતો એટલે પેલો ધીરે પકડી એ છ મહિના જે ડપોડી નો ગુણ હતો ને તે નીકળી ગયું દવા પગોડી નો ગુણ હતા બધા નીકળ્યા આપણને હાથે એટલે પછી મને કેવાય દાદા ફરી મને બીજું કઈ મારી જાય છે એટલે બરાબર બોલ ગીતા અમે તો માફી માંગી આવીએ અમે તો માફી માંગી આવીએ ને હા તમે પેલું ધર્મજન કેતા હોય મળ્યો હોય લઈ રી દેતા હોય ઝઘડા કરે ભાઈ આપી દે તમે આપી દો ને તો આપડી ચાખાઈ હો બચાવવા છે દેહ બચાવી ચગાય છે ને અને તો આપણને આવડતો આ લડી પડે એકાદ ગોળી ખરાબ આવે એટલે તમને અસર ના થાય એટલે શું થાય જે પેલા જે આ ગયા નથી ઉપાધિ થતી ને એ ઉપાધિ ના થાય ઉપાધિ વગેરે રહો બીજું ધર્મ ધ્યાન થયું કે તમે રાજી ખુશી કોઈ માણસ ને એમ કહો એટલે દાદા થી જ્ઞાન આપવો એના માટે તમે તમારું કરો માટે શુક્લ જ્ઞાન એટલે શું કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહેવું પોતાના ધ્યાનમાં રહેવું હું ધ્યાન રહેવું એનું નામ શુક્લ ધ્યાન ધ્યાન માં શું શુદ્ધાત્મા એજ શુગ્લે સાસરી કાર્ય ઉભું ના થાય માં આવશે શું કઈ સર આટલું જાણ્યા પછી હવે શું જાણવાનું રહેતી રે એમ કેવું પણ એ ફૂલ જાગૃતિ આવતા થોડી વાર લાગે ને એકાદ એકાદ જન્મ ભી નીકળી જાય બરાબર શું નીકળી જાય એકાદ બે જન્માંતર ભી નીકળી જાય ફૂલ જાગૃતિ આવતા એક બે જન્માંતર બની ખાલી કરતા વધારે લાગે સ્ટોર કરેલો ખાલી કરવો સ્ટોર જોડે ના જાય બાબુ સ્ટોર કરેલો છે ને ખરેખર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 થી આમ વ્યવસ્થિત કરી જેટલી યોજના થાય નહીં થાય આજ્ઞા યોજના કેવી હોય કે જન્મ થાય ત્યાં હવે મકાન ભવું ના પડે એ મોટું મકાન ફર્સ્ટ ક્લાસ માં તૈયાર તૈયાર માંગલો બધી ના પડે એ તો એ થાય હજુ છે ભગવાન નઈ મળેલા થોડું કરી લેવા કરીએ નાખે ને લોગીઓ સારી જ મળે તો પાપ કર્મ નો બદલો બધો ભૂસાઈ ગયો અનંત અવતાર નો કરેલું એક અવતાર માં पास तो मैं आगे याद ना પુસ્તકો લાઈ જાય તો થાય તો જાગૃતિ એટલે કૃષ્ણ ભગવાન કહ્યું છે ગીતા જ્ઞાની પુરુષ ગોટો એ નાશ કરી શકે પાપો અને જ્ઞાની એજ મારો આત્મા છે એટલે હું જ શું કે સમજણ પડે નિવેડો આવેસનભાઈ એમ પૂછે છે કે આ જગત માં બધાને ક્યારે ખ્યાલ આવશે આ જ્ઞાન નો આ જગત માં બધાને આ જ્ઞાન નો ખ્યાલ ક્યારે આવશે ના એવું બધાને આવે નઈ તો એવું વિચારવું કે આપડે નુકસાન છે હારી વર્ષ દેખાડો દેખાડો પણ આવું એટલે એમની ઈચ્છા સ્વતંત્ર છે જગત અને પોતાની ઈચ્છા ને આધીન जगत कल्याण भावनाभास जगत कल्याण भावना शु आप जी सुख मर्त होता है धर्म एट्ल ગમે તે ધર્મ પાડતો હોય સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ થર્ડ સ્ટેન્ડર્ડ પણ એના સ્ટેન્ડર્ડ નો સમજાવી કરો એવું કેવા માગે એટલે તો પછી શાંતિ રહે ને ધર્મ જગત કલ્યાણ જગત ને કલ્યાણ શાંતિ બધાને રે એ આ લોકો મોક્ષ માટે કઈ ને તારે તૈયાર ના થાય पर दादा आत्म तत्वी सृष्टि एक ना, ना, ना। आ, आ, आत्मा जुना तो पी आज बदस्चन धर्मोलिम धर्मो बद आत्माखाण के आत्माण तो ये ए समझी ही सकता नहीं कही ના પડે તો સ્વભાવે જો એક જ હોય તો એ બધા કેમ ઓળખાણ નથી કરી શકતા આવરણ આવરણ આવરણું થઈ રહ્યું કારણ આવરણ ઘાટ એ બુદ્ધિ પ્રકાશ થાય તો એ અહંકાર ઘાટ થતો જાય અને બુદ્ધિ જેમ જેમ આ વાત સમજાય ત્યારે બુદ્ધિ ઘટતી જાય લોકો ઈ કેટલાક પાછળ ના આવે હા કરી એટલે દરેક ક્વોલિટી જુદી જુદી તો બહુ લાભ થયો જ્ઞાન થી બહુ લાભ થયો સ્વભાવ હતો એક લેખક છે બૌ પુસ્તક વાંચેલા છે હું તો બઉ તામસી સ્વભાવ નો માસ તમારું બોલું નહી આવી શું બાય બરાબર જગત અમારી પાસે પ્રેમ દેખે પ્રેમ એટલે શું છે कशु संसारी पास न बोले तो प्रेम देखे जीजे तो कोई हो था, तो है था ना था। बोली भाई। तो चीज कोई था है नहीं बीजा आओ दादा तक क्या एवं ख्याल आग ना मानसो शुरुआत में जय अपनी तरह भौतिक सुख आशा थी आता है जाता है ભૌતિક સુધી પછી એ બી એ આશા મારા જાળે દાદા બધું જ આપે છે ખબર ખરે બરોબર બીજું મોક પગલે કેટલાક લોકો દાદા મોખ ને શું કરવાના કે આપડે મોખ ની કઈ જરૂર નથી આવું કે આપડે મોખ ની જરૂર નથી પણ તને કાયમ સુખ જોઈએ ના જો આ સુખ કાયમ જોઈએ તમે આ કાયમ ના સુખ વાત કરે આપડે કાયમ સુખ એટલે પણ એની ભાષા છે એટલે આવી રીતે મારે કરવું પડે બધું કેવું પડે જાગૃતિ જરૂર છે કે નઈ જાગૃતિ બધા જીર ગયેલો બધો ઝીર ગયેલો